બધી ગતિમા અહીંથી જવાય છે માટે મનુષ્ય ઉત્તમ છે મોક્ષે પણ અહીંથી જવાય બીજો કોઈ રસ્તો નથી દેવ ગતિમાય મોક્ષિવાય જન્મ લીધા પછી મોક્ષ થાય મોક્ષ ના થાય એટલા મનુષ્ય દે એમાં પૂર્વજન્મ ના કર્મ આધારે મનુષ્ય દે મળ્યો આ ફરી પાછળ સાથે કર્મ ભોગવીએ અને નવા પાછળ બચીએ એના પર આધારા કરે હા ભોગવતા કર્મ ફળ ભોગવવાનો બી પાછું પડ્યા કરે બીજ પડ્યા કરતા આવતો કાલમાં કાલ નું ફળ આવ્યું જન્મ થયો આપડા આત્મ સપ્તાહ એ બધું પ્રારદ કેવાય પછી લગ્ન થયું છે પ્રારદ મરવાનું આ બીજું ઘણું બધું પ્રારદ છે એમાં કર્મ કરે છે રહેવાના હોય તો તમને મનમાં રાતે ના ના એ બધું વાતમાં પોતાને ગમતો હોય તો ના ના થાય પણ ધરાઈ ગમતા મનમાં એમ થાય કે કઈથી હું આમ પાસે બોલાવો છું આવો વધારો વધારો બધા મોડે આવું બોલો મનમાં આવું બોલો એ મોડે બોલો છે બગાડી નાખ્યો આ માણસ બઉ બગાડી નાખ્યો હવે એમાં કઈ ફરવા નથી અંદર અંદર બગડીએ તેથી કઈ જતા રહેવા નથી કવડા વન તો છે હા પછી એમને પાસે આપડે કહીએ ના ના થોડી ચાલી ચા ચા ચાલી બહુ થઈ ગયું બધું ઊંધું હા ચાર પગ નું જાનવર નું થવાનું આ ઊંધું વીચાય થાય છે પછી ઘડી આપડે શું કરવું જોઈએ પૂરતા હે ભગવાન મારી નબળી થી આવશે પણ આ હું સહમત થતો નથી ભૂલ થઈ છે એકાદ વખત આવું થાય તો માફ કરે પણ આવું તો દર વખતે ના ખબર ને કેનાથી દર વખતે ભગવાન ના ભાવ પૂછતા હોય તો સારું ભાવ હવે કોઈ પૂછતા તમને સમજાય ને કઈ પૂછતા જ તો સારો જોઈએ આપડે નિંદા કરીએ તો આપડે પણ જાનવર છીએ થવાનું છે આગળ ભેડ કરનાર રિઝર્વેશન તો મળી ગયેલું છે આપડે નિંદા કરી શું કામ છે તે આપડે નિંદા કરીશન થાય અત્યારે તમારું ગજવું કાપે સસ્તા હોય તો ડોષ કોનો લાગે તમને કોનો દોષિત લાગે તમારું ગજુ બે હાજર લઈ ગયો પસ્તક ની વાત ચાલે છે કોનો દોષ લાગે તમને તમારું બે હજાર દોષ કોણો લાગે આપણો દોસ્ત એટલો જો લાગે તો ધર્મ થયો છે લાખ રૂપિયા કેવું હાલ લાગે છે એવા ઈનામ લાગ્યું હિસાબ ચુપતે થયો કેમ બોલ્યાંભુભાઈ પછી એ ઘૂંસી ને પછી એમાં નીકળવા માં આવે પછી આ ઝાડો માંથી ના નીકળાય સમજ ભાઈ ને આ ઝાડો માં ફસાયેલા નીકળી શકે મોટો પરિણામ આવે દુશ્મન થઈ નું ઘોરે શું હજી ઘરમાં ભી રહે છે હા પીવાનું પૈસા તઈ ચીજ વ્યવહાર પેલો ભોગવા જ કરો પણ આ છે ને માર્ચ મહિને જયારે પાછો આવ્યો ત્યારે પછી મેં એને પૂછ્યું બેઠા પર કે છોકરા જોડે જેવાની જોયે આની જોડે જેવું હિસાબ રાખો બધાની મુશ્કેલીઓમાં સંસારમાં બધા ફસાયેલા રહે છે એ માટે કઈ એવો વિચાર વિચાર નથી કરતા ભગવાન ક્યાં કઈક આ લોકો માર્ગદર્શન આપીએ કે એવું કઈ ખાસ ચિંતા નહીં પંચ પરમેશ્વર માટે તૈયારી થયા ગયા નવા જે દાખલ થનારા હોય તે વિતરાગ એટલે જેને રાગ દેશ નથી જયારે જોડે સ્ત્રી નથી જે દેવની સાથે સ્ત્રી નથી જે દેવની પાસે કામ નથી જે દેવની પાસે બીજો નથી અત્યાર ના દેવ વિતરાગ દેવ એટલે રાઘદ્વેશ ના હોય એમના શાસન એનો વહીવટ કરનારા દેવદેવને મતાર કર રાગદ્વેષ ના હોય છેવટે કૃષ્ણ ભગવાન શું વિતરાગ થવાનું વિતરાગ નિર્ભયતા દેવતા દેવ દેવતા તે મિત્રા કે નિષ્પક્ષતાથી કહેવાય નિષ્પક્ષ ભગવાન એટલે ભગવાન અહી દરેક માણસો માતા ને પીટે જન્મેલો માણસ ભગવાન થઈ શકે ફૂલ સ્કેજ થાય થાય ચાર પાવી ના પડે એની મેં સહેજ સભા થાય પછી માદવતા હોય છે પછી રુજુતા હોય છે માર્દેતા એટલે નમ્રતાની ટોચ નમ્રતાની ટોચ મારદેતા પૂર્ણ થવાય રૂધ પછી રુજુતા કપડ બિલકુલ સારું એ બધા ગુણો હોય પછી સૌ એટલે જાય મનની કોઈ જ પ્રકારની ઈચ્છા હોય એટલે સંતોષ થાય સમજે બધા કીરે ત્યારે ભગવાન જેમ ભાગ્યવાન હોય ને ભાગ્યવન અમુક અમુક પૈસા બંગલો સારો હોય ભાગ્યવાન કહેવાય એ આ ગુણો ભગવાન કહેવાય અને બે ત્રણ બે ત્રણ વધારે મોક્ષ જવાય એ લોકોનું કલ્યાણ કરીને વ્યવસ્થિત સુક્ષ્મ સમજ વ્યવસ્થિત એ સંજોગો ભેગા થાય ત્યારે કાર્ય થાય અત્યારે વાતચીત થઈ છે કામ લાગશે એ વ્યવસ્થિત ના હતી ભેગા થવા હું કઈ બોલાવા નતો આવ્યો તમે જાણતા નતા આપડે ભેગા થયા કઈ આધાર ના હતા આધાર છે ને આપડે ભેગા થવાનું મનોરંજન કે આત્મરંજન થી સુક્ષ્મ રીતે છૂટું પડે દાખલો નું રંજન બાદ મનોરંજન કેવાય ભૌતિક નું હોય ને અને આત્મરંજન પોતાના ગમે તે ભૌતિક ચીજો હોય પણ એને ગમે ખુશ ખુશ ના થાય આત્મરંજન માં જ ખુશ ને મનોરંજન છે ને તે પણ આત્મરંજન તો ના જ કહેવાય સમજવું જ્યાં સુધી મનનું રંજન છે ત્યાં આપંજન હોય ને મન જયારે મન જ્ઞે સ્વરૂપે થાય આપના જ્ઞાતા થાય ત્યાં આપ સિવાય એનો બીજો સ્વભાવ કરો સ્વભાવ પોતે જ ભગવાન ભગવાન કઈ જુદી વસ્તુ તમારું સ્વરૂપ જ છે શું છે પોતે નથી એ થવાનું ગુરુ ભાઈ તમે ભગવાન જ છો પણ શાંતિથી આવું લાગે છે કોઈ નામ ભાઈ એ ભાઈ માહી એ આ હકીકત તો છે આ સંસાર ની માયા માં પડેલા હોય ત્યારે આજે રાખુ બો અгру હોય કાય વખત કાથી ભગવાન રે પોતે એ કે હકીકત તો છે પા સંસાર ની માયા માં હોય એ કે ગડીયા પોતે ભગવાન છુ રાખુ કે અгру છે કેવી રીતે થઈ શકે એ કેવી રીતે થઈ શકે માયા કે નિર્તી નથી आज तो बदाने माया, माया तो बया संसारेलो मनस मैं मुक्त थवो अघरूप हम मुक्त थे આપે રસ્તા કયા રસ્તા પ્રમાણે જઈ શકતો નથી માણસ માં પડેલા જીવો કેવી રીતે થવું કે આ માયા થી મુક્ત થવું બહુ અઘરું છે એનો રસ્તો આપે જે કયો એ પણ એ રસ્તા ઉપર ચાલુ કેવી રીતે એ બહુ મુશ્કેલ છે તમે કહો કે તમારું કામ નથી બહાર નીકળી જાવ કહીએ પણ બાદ બાકી હોય તો શું થાય ના બાદ બાકી હોય ને ભલે નહીં બાદ બાકી ના અમારે અમને ભેગો થાય બાદ બાકી જો નડતી હોય તો અમને ભેગો થાય બાદ બાકી એ મોટી વસ્તુ નથી કે અમને ભેગા થયા નડે અમારે ભેગા થયા નડે કયું હું જાણું છું હું જાણું છું કારણ કે જાણતો હોય તો પછી જાણવાનું બાકી રહ્યું નથી બાકી રહ્યું નથી ના જાણતો હોય તો શું હું જાણું છું એવું હોય તેટલું અહીં અમારે તો નડે બીજા પાપો કરે પાપો બાપો તો કરી નાખશે પાપો તો ભગવાન એક હાથ મુકે તારા ભોટવા માં પાણી ડોરી આવી તારા ભોટવા માં પાણી થઈને પછી મિક્સર થઈ જશે મારે બોટું શું નાખી આવ્યું બીજા આપું બરોબર ને આ બધું પોઈઝન થઈ ફર્યા કર ચિંતાઓ બાર વગર નીકળી હોય મન પોસન થઈ ગયું હોય ચિંતાઓ કરવી નહીં લડાઈ ચિંતા કરવી લડાઈ ચિંતા નથી કરતા કંટાળો કંટાળો એટાળો એટલે સહલા મૂકેલાય જવું ઓછી હોય એ ભદ્રીક છે ઓછી હોય કઈ કઈ ઉપાધિ થાય આ બીજાની બીજાની उपाધી લે たら પોતાની ના રહે એવો નિયમ છે એટલે પોતાની લે લે કે બદરન પર બીજાની તો વધે ને પોતાની વધે નહિ એવો છે જે બીજાની उपाધી લે ને તેની પોતાની उपाધી ના રહે એ નિયમ છે આ તો કે તમારી उपाધી ના મારે હવે કઈ ના કો છે માય ના આવણ કાઢવું છે તમારી અમારી તૈયારી છે એક દાડમ કાઢી નાખે બે દાડામાં આગે મારે સિંગડા નું પીછે મારેલા માણસ જીતો રે આ માયા તો એવી માયા થી મુક્ત કરીએ અમે જ્યાં છીએ તો હજી માયા બારી પી રે બધા અમે વાગ્યા વ્યારથી બંધેલા છે શું છે માટે વેર કોઈ ના થાય એવું તમે સંભાવ નિકાલ કરજો તમારી છે થઈ જશે તમારી પછી કાલે ઘડિયાળ બતાવે છે તમારે કરેલા ભૂલ ગયા સાડા આપે ત્યારે તમારું ધારેલું બધું કે માનવું નહી બાપ ના ઉદય ને લીધે અવરું થયા ખરે દર પુસ્સા આપડે એવો રાખવાનો એવી ડરવાની જરૂર નથી પાપ પૂરું થઈ જાય સારું આવશે કઈ ખબર છે તો ખરેખર એક જ વસ્તુ શું કરવા કલ્યાણ જ થાય એવું એવું નામ આનંદ છે પણ એની ખબર નથી આનંદ નથી પણ પોતે આનંદ હોય ને એ બીજાય નામ પાડ્યો એટલે આનંદ તમે માની આનંદ છું એનાથી આ સગતન થઈ ગયા વ્યવહારિક જે કઈ કરવું જોઈએ એ તો એને મહત્વ વધારે આપવું કે વધારે ઓલા મહત્વ આપવું વધારે પોતાને મહત્વ આપવું કે વધારે વ્યવહાર મહત્વ આપવું પોતે પણ જે જાણવા જિંદગી નો વધારે સમય દાખલા તરીકે હું કાલ સવારથી બે આનંદ છું આ ભાઈ નો ધણી થયો મામા થયો હંકાર બે ધાન બોલી રહ્યા ભાન માં બોલો કેવી રીતે થાય ભાન તો મુક્ત પુરુષ ના દર્શન કરવા થાય મુક્ત પુરુષ ની કૃપા ઉતરવા હોય છે ના મળે આશીર્વાદ આપે કોણ બોલે જોડે સાહેબ રાત પણ કરે છે તમે કરો એ તમે લેકો ઠીક છે તમે કરો છો આ રક્તાતે તમે શ્રુતા છો આ રક્તા ઓરિજિનલ ટેપ રેકોર્ડ છે હા અને ઉગનાતા રસ્તાસ આ ઓરિજિનલ ટેપ રેકોર્ડ આ ટેપ રેક ઓરિજિનલ છે આ ઓરિજિનલ ટેપ રેકોર્ડ બોલે છે દુનિયા કોને બનાવી હોય લાગે છે એની કોઈ કલ્પના આવતી જ નથી એની કોઈ કલ્પના આવતી જ નથી કોણે બનાવી હશે એનું કલ્પના જ ન આવો કોણે બનાવ્યો હશે એ કલ્પના જ નથી આયરાબીરાબિલ દરિફ જોર કોણ તો ऐसे બના દર ત્રીજો ચેને ઈશ્વર કે ઈશ્વર એ કહે રહ્યા તો સાચું હે બેડીસો ગ્રાસે કુવાર વાડે છે ને જીવતી જીતી ક્યાં રહેતો હશે એવું લાગે ઉપર આકાશ દિવાળી પગલ પગલ થઈ દીધા વિજ્ઞાન દીધું થયું ચિંતા નિરંતર કરે છે હાજ દરેક મહિને ચિંતા કરો જાય તો કેવો સારું નઈ આવે ગુજરાત આ તો ગુજરાત ના છે કા કળાડી ભાઈ કહો કે ચિંતા ખાતી હતી કળા કેમ કેવી ચિંતા થતી ન હતી મને લખતી કોઈ તો બતાવ્યા ના ના બોલતા આવું મને ચિંતા ન દેખાય કળા કે બી આરે ઓવા સ્થાન હું વિષય હતા તો આ ચિંતા કર્યા ના કરે વધારે કૃષ્ણ ભગવાન કયું જીવ છે સુંદર છે કૃષ્ણ નું માનતા નથી મારી મેળે તો કઈ ચિંતા નથી કરતો થાય છે આમ તો બોલવામાં બોલાય ને આમ તો કદાચ આમ જોઈએ તો ભાષા કી રીતે તે ડેનમી દે ચાલતા રહે અને આના માં ઇન્ટરવલ ઇસ્મી ના પડે કેટલા વર્ષ કેટલા વર્ષ અઢી વર્ષ અઢી વર્ષ અઢી વર્ષ એક સગડે ને દા એક સગડે ને મને તે ખાઈ છે તો કોઈ લાગ કો જ આવી પડે તમારે ગરબામાં ચિંતા બરો છે ને ને ને દાદા મળે ને બધા ચિંતા નાસો છે આ તો કઈ કરું તો દાદા મને જવા દેવો ચિંતા નહી કે ચિંતા ને હવે જવા દો ગેટ કરો થાય એનું મુહૂર્ત આવે કાલે બઉ ચિંતા હતી ત્રણ વખત થી કેતો મારે ઈચ્છા હતી બે ત્રણ મહિના ઈચ્છા હતી એને વાત કરી ત્યારથી પછી આજે મને બોલાવ આવ્યો પછી અમે સીધા અહીંયા જ આવ્યા ઈ મારો માલ બનાવે છે ઈ મારો બનાવે છે ગરદુ તો ગરદુ કરવાનો છે કે મારો છોકરો થાય એમનો એમનો છોકરો થાય કરવાનો છે કરી નાખું ની લાબન ચાલો ફરવા ગઈ તમારી ચિંતા નિંદા બંધ થઈ ગઈ કે ચિંતા સાથે ગમે ગયા સંસારમાં ક્યારેક આવે ક્યારેક નથી આવે એટલે જ આવું છે ને લોકો ના છોકરાઓ તકલીફ આપે છે મા બાપ ને મેં આપડે શું ભાઈ હું છો બધા ને તકલીફ આપું છું વાત કર મને ફરણ નથી ને રાજકોટ રાજકોટ માં રાજકોટ જિલ્લા રાજકોટ જિલ્લામાં પુરુષ તો ઈ પુરુષ કયો સંપૂર્ણ જારી દીધી બીજું રાજકોટ હોય એવું કોણ છે તમે તપાસ કરું છું બંધ બ્રહ ન ગુપાન જે ગુ જ બંધ દસ લાખ વચ્ચે રોકડું દુનિયામાં કોઈ રોકડી ચીજ હોય ની બધી ઉધારે હમણાં કરો તો આવતો બહુ લેવાનું આ તો કરતો રોકડું બધા છે આ બધું રોકડું આમાં આપ્યું છે વિજ્ઞાન આપે સર્જ ફળ આપે એમના વિજ્ઞાન કહેવાય અને જ્ઞાન તેનું નામે કહેવાય કરવાથી પણ આપે જ્ઞાન પ્રમાણે આપડે કરીએ તો પણ આપે વિજ્ઞાન આપડે કરવું ના પડે એટલે બધા વિજ્ઞાન પ્રગટ થઈ ગયું તેનું થઈ જાય બે કલાક નો પ્રયોગ કર્યો આખી જિંદગી ના જોખમદારી અમારી એમનામાં ક્ષમતા આવી છે પેલા એમને ક્રોધ થાય ને બધું જોતા હતા અને હવે એકદમ ક્ષમતા લાગે છે ચિંતા બિનતા થાય નહીં ચિંતા થાય મારી પાસે બે લાખ નો દાવો ચિંતા કેમ થઈ જાય મંત્રો મંત્ર કામ આપે સંસાર પર આપે સંસારમાં અર્ચનો કરે બીજી બાજુ કઈ આપે નઈ આત્મશુદ્ધિ માટે ગાયત્રી કરે છે માતા આપણને ચિંતા કઈ ઘટી નથી એના એનાથી કઈ ફાયદો થાય લાભ મને શાંતિ કરી આગળથી ખબર પડી જાય કે આગળ ખબર પડે છે એટલે ચિંતા ઉભી થાય આ બધી વસ્તુ ઉપાધિકારક બધી જેટલી વધારે પડતી કરો ને એ બધી આ બધી ચીજો કરે લોકો થાય ન બુદ્ધિ છોટો ના હોય ત્યારે આત્મ જ્ઞાની કહેવાય જ્યાં બુદ્ધિ ન છોટો હોય તો હજી ના હોય એક સ્ટેન્ડ પણ બુદ્ધિ હોય તો આત્મ ના હોય સમજાય એવી વાત છે બુદ્ધિ ના ભાઈ એવું છે બુદ્ધિ વાળા કે બુદ્ધિ અમારામાં બુદ્ધિ નથી તો અમે ક્લેમ કર્યા કરીએ ના બુદ્ધિ છે બુદ્ધિ સંસારમાં ભટકાવે નામ બુદ્ધિ કે અને મોક્ષ તરફ લઈ જાય પ્રજ્ઞા કેવાય મોક્ષ તરફ લઈ જાય બુદ્ધિ તો હા નફો ખોટ નફો ખોટ દેખાડ્યા જ કરે પ્રોફિટ એમ લોસ પ્રોફિટ એમ લોસ પ્રોફિટ બસ માં બેઠા તો નફો છે ગાડી બેઠા કેવા નફો છે બહાર નીકળે કેવા નફો છે જય સચ્ચિદાલ એટલે આત્મસુદ્ધિ માટે તૈયારી રાખવી ઊંઘી ગયા પછી